રાજકોટ જુનાગઢ અમદાવાદ ના સંસ્થાપક બે હાજર એકતાલીસ ના ચૈત્ર સુદ ને શનિવાર તારીખ ત્રેવીસ ત્રણ ઓગણીસો પંચ્યાસી વર્ગાંત્ય પ્રકરણ નું આઠમું વચના સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડા ની ઓછરી ઉપર ગાદી નખાવીરાજમાન હતા બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુનિ મંડળ ને પ્રશ્ન પૂછ્યો છે ભગવાન નો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે बोला जे, उत्तर तो एम जे। भगवान भक्त एक तो दृढ़ वैराग्य होधर्म हो જેને બે સાધને કરી ઉદાસ થાય નો સંઘે રાજી રહે પણ કોઈ વિમુખ જીવ સોબત ગમે નહી એવા જે હરિભક્ત લક્ષણ હોય બે અને ઇન્ કરીને ઇન્દ્ર તો પછી એને જીતીને ભગવાન હવે આપણે આપણી મેળવે મેળવું જોઈએ તમે સમજો એ ખોટું નથી એ અખંડ નુસંધાન નાનો દીકરો આવડો હોય ક્યાં ગયા અને બેળા લઈ ગયા એમાં ઘણી ગુઠી ના જોઈ લીધું એમ માનવી માત્ર ને આ પ્રભુ એ મને હવે શાસ્ત્ર માં કયા પ્રમાણે આપણા ધર્મો લખ્યા હોય આપણા એટલે પોતાના એને પાડવાનું અખંડ અનુસંધાન રહેતું હોય ને જોઈ ને પણ જેને રહેતું હોય એની અવાજ નથી અને ગરબડિયું હાલતું હોય ને એનો ચાલે વહી સારા માં સારી વસ્તુ દેખાતી હોય બંધન બંધન નહી કોક નો છોકરો હોય એને આગુ પાછું ગરીબ જવું છે તમને કયું હોય ભલામણ કરી છોકરા જરા ખાચવું જોઈએ હું આવું છું પણ જેવું પંડના છોકરા ઉપર આપણી વ્યક્તિ હોય એવી શિક્ષકો છોકરાઓ હુકમ જ કરે કામ કરાવે શિક્ષકો બધું પણ એ છોકરા અને એનો પંડ છોકરો એમાં કઈ અંતર હશેક નહિ હોય એવી ને એવી રીતે આપણે આ મનુષ્ય નો દેહ મળ્યો પ્રભુ પાસે જવું છે એટલા માટે આ ધર્મ પાળવાનું કે ભજન કરવાનું પ્રભુ ની પાસે જવાને માટે જે ઉપયોગી ચીજો ન દેવી જોઈએ એમાં કોઈ મોબાડી ન આવવી જોઈએ ત્યારે એ પડે નઈ તો પળે નહી કોઈ હવે આમ મેળ રાખવો હોય એ ધર્મ નો શકે હોય તેઓ એ ધર્મ એનો પોતાનો અંગત ઉદ્ધારક છે ઉદ્ધારક ને કોઈ ત્યાગ કરતો હશે નો પાલક ને કોઈ ત્યાગ કરતો હશે ભગવાન ના ભક્ત ને એક તો દ્રઢ પ્રી હોય હિન્દી જીતી ને હા વશ કર્યા ઇન્દ્રિયો વિચારવું જોઈએ ને કેમ જો સિવાય વશ કર્યા પણ જીતી ને વશ કર્યા જીતવા માં પ્રયત્ન કરવો પડે પ્રયત્ન ખુબ કરવો પડે આંખ નો સ્વભાવ છે જોવા જાય તરત એની ઉપર અંકુશ જોઈએ જોવા જતી હોય આવે દબાણ આવે એને નો જોવા જઈએ તો જિંદગી કહેવાય બરોબર ખાવા જેવી ચીજો આવી અને મોઢામાં પાણી આવી જાય એવું હોય પણ ધર્મ ને નુકસાની કરે એવું હોય ભૂખ લાગીઠવાડો પડખે નીકળ્યો આવ્યો એને ઘેરંધાતું હોય નબળું ખાણું ના સુગંધ લેવાય જો ભગવાન નો ભક્ત જે હોય જન્મ મરણ થી છૂટવું છે પ્રભુ પાસે જવું છે એને આધાર મને જીતી ને વસ્ત કર્યા હોય કારણ કે આ હરડિયા છે બધાય આંખ હરેડી છે કાન હરેડા છે જીભ હરેડી છે એ જ્યાં ત્યાં દોડ્યા વિના રહે નહી એ હરેડા ખીલે બાંધવા દે ને તો જીત્યા કેવાય ગયો એ જીતી ને વસ્તુ હોય કારણકે એનો તો ઇન્દ્રિયો નો સ્વભાવ જ છે એ દોડ્યા વિના રહે નઈ દોડવા જાય ત્યાં દેવી જઈએ દોડવા નોતી ને જીતી ને પોતાને વ્યા હોય પોતાને વસ કર્યા હોય પર કુક જીત આવે એમ નઈ હોય નો દીધું ને આપડે નો ખાધું એવું જીતું નવા નો દીધું ભાવ થાય અને ગુ થઈને બેસી અને વિચાર ન કર્યા અને તેને ભગવાન ને ભગવાન ના અતિશય પ્રીતિ હોય અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન ને ભગવાન ના ભક્ત ને વિશે અતિશય મિત્ર ભાવ વર્તતો હોય કોઈ દિવસ ભગવાન કે ભગવાન ભક્ત થકી ઉદાસ થાય નહી પ્રીતિ મિત્ર ભાવ અને ઉદાસ નો ભાવ એમાં જણો એ નખું નથી પડતું કઈ નખું પડી જાય આપડે મગન માં નથી આવતું ભગવાન ના ભક્ત માં ભગવાન ના ભક્ત માં પ્રીતિ પોતાથી ઉત્પન્ન થયેલી પ્રજા એમાં પ્રીતિ એ છે નહી હોય પોતાથી ઉત્પન્ન પ્રજા એમાં કોઈ ઉપદેશ કરે તો પ્રીતિ થાય નહી તો પ્રીતિ નો થાય કોઈ તારું છોકરું છે સ્વાભાવિક એવી કોઈ ભગવાન ભક્ત દેખાય ત્યારે સ્વાભાવિક એમાં પ્રીતિ હોવી જોઈએ આજ બે પિસ્તાળીસ વર્ષ પહેલા હું ભારત યાત્રા શિવ પછી આ ગાડીમાં હવું સીટ તો નક્કી હોય એટલે ત્યાં આવીને આમ બેઠો બારીમાં હવા નો જરા મજાનો પવન આવે મધુરો પણ એને આગડા થઈ છે એ ઓળખી ગયેલો સ્વામિનારાયણ ના સાધુ લાગે ઉગડા દેખા મુસલમાન એટલો ઉભો દર સ્વામિનારાયણ એટલે હું તર ગામ છું ત્યાં જમી દેખાયું નહીં સ્વામી નારાયણ મુસલમાન મને સ્વામિનારાયણ ગયા એટલે પૂછવાનો ભાવ મને કુનાગઢ રહું છું ક્યાં શિવષ્ણુ ખાન છે જુનાગઢ રહું છું જુનાગઢ તો ગ મે મેદયમાં થયો જીવ કેટલો મળવા દૈવ એ કહી આપણી ગણના એને હોય કઈ પછી મેં પૂછ્યું મેં તમને આટલો બધો પ્રેમ ક્યાંથી આવ્યો જુનાગઢ માં તમારું મોટું મંદિર છે મોટું છે હું ઓળખું ઓળખું તમે એને ક્યાંથી ઓળખો તો હું લોખંડ ની દુકાન કામ કરું ઈ માલ લેવા આવતા મને હું એનો માલ કાઢી દે મને એમ જોવાનો સહવાસ છે ધીરે આપણી મર્યાદા આપણે હાજર સીટો તો ખાલી હોય લાકડા વાંધો નહી આવ્યો બેઠો તમને સાબાશ છે આ જગત માં ઘણા બાવા છે પણ મને સ્વામિનારાયણ ના સાધુ દેખો તો મને હેત આવે એના કઈ પ્રીતિ થાય કે ન થાય બીજું એ બોલ્યો જરા મને કે વાતમાં મને જરા એમ થયું કે હવે હમણાં આપણે રસોડ તૈયાર થઇ જવા આવ્યું હવે આટલું એક દેખાડે છે એને જમવાનું કહી દેવો જ તમારું મારે જ્યાં ખાવ અમારું એમ કઈ નઈ તમે દેશભાઈ અહીંયા તમને દેશી જાણી ને એટલું એ થયું અમે અહીંયા હું તમારો બીજો સત્કાર કરી માણસ તો રસોઈ દેવીશ મારે રસોઈ દેવીશ તમે આટલા સાધુ હતા મારી દ્રષ્ટિ બીજી મુસલમાન આપણે કેવી રીતે એનું લેવું વિચાર કરું ન ખાય રહી બે ફળ ફૂલ લેવો ને એ ઠાકોર એમ ન તમે બે જણા ભેળા હાલો અને હું તમને માર્કેટ માંથી ખરીદી તમ અહીવું ત્યાં ભક્તિ ધંધા ગમે તે હતા એને પડકારો માર્યો મુસલમાન મારા ગામના સાધુ મારા દેશના સાધુ એમ જાણી ને પ્રીતિ થાય ખર્ચા કરીને આપે ઉપદેશ ન થાય એ સ્વાભાવિક જ થાય એમ ભગવાન ને ભગવાન ના ભક્ત દેખા અને સ્વાભાવિક પ્રીતિ થાય સ્વાભાવિક પ્રીતિ થાય ચાંદલો તિલક દરેક એમ યાદ આવી જ મારા ભગવાન ના સંબંધ વાળો માણસ ક્યાંથી સેજે હાથ જોડાઈ જાય આ પ્રીતિ પ્રીતિ હોય પછી બીજું અતિશય મિત્ર ભાવ અતિશય અતિશય મિત્ર ભાવ ક્યાંક આપણું મન કુતરક મિત્ર કેવો દુખ લગાડીને પણ હિતની વાત કે એનું નામ મિત્ર દુખ લગાડીને કોણ કે મિત્ર હોય તો કે જીબને ને લબર કે વાત કરનારા ઈ મિત્ર નથી હોવાય કે મિત્ર ભાવ વર્તતો હોય પછી અને ભગવાન કે ભગવાન ના ભક્ત થકી કોઈ દિવસ ઉદાસ થાય નહી કોઈ દિલ અને વાંક વિના કેવાય ગયું હોય તો વખાણે તો કોઈ ઉદાસ થતો હશે વાંક વિના ભગવાન ના ભક્ત કહ્યું આપણે કેટલા માં જઈએ એ આ બરાબર ધ્યાન રાખવું એમાં મિત્ર ભાવ માં જઈએ કે આમાં જઈએ કે આમાં જઈએ બોલો અને જે ભગવાન ના ભક્ત ને રાજી રહેવત ગમે નહિ એવા જે હરિભક્ત ના લક્ષણ હોય સોબત ગમે નહીં હું હોય વિમુખ એની સોબત ના ગમે તરસ ગમે આ ભગવાન ના માર્ગે ચાલવું છે એના લક્ષણ છે નહી તો જો એવાની અરે હેત થયું તો એવા જે હરિભક્ત ના લક્ષણ હોય તે આલોક ને વિશે તથા પરલોક ને વિશે સદાય સુખીઓ રહે છે જેને પોતાના ઇન્દ્રિયો વશ ના કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાન ના ને સંગે રહ્યો પણ દુખીઓ રહે છે આપડે બઉ વિચાર કરવાનો ભેલા રેતા હોય રાત્રિ દિવસ પણ એ ભેળો રહેતો હોય તો શા માટે પોતાના ઇન્દ્રિયો ના જીત્યા હોય ઓળખી ને એક થયું પછી ગહારો આવે ને તો હવળો વિચાર લેતા શીખે ગહારો આવે ત્યારે વખાણે કરે ત્યારે કઈ વાંધો છે અને ભગવાન ની ભક્તિ કરતો હોય તો પણ જયારે ઇન્દ્રિયો વિષય માં તણાઈ જાય ત્યારે તે હરિભક્ત ના હૃદય માં જીતીને વે તે સદા સુખીઓ રહે છે સુખિયા રહેવાનું આ કારણ છે આપણા જ ઇન્દ્રિયો નો એને જીતવાની વાત પેલી કરી આપણે શું થયું કે મારે તો પણ આવડો આ સેવા મીંડો એટલે મેં કહ્યું જીત્યા નથી અને જેને સર્વ ઇન્દ્રિયો જીતી ને વશ કર્યા હોય તેને ધર્મ વાળો પણ વૈરાગ્યવાન અને ધર્મ ના જાણવો અને જે વૈરાગ્યવાન અને ધર્મ હોય તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમ હોય અને તે સદાય સુખીયો હોય નિયમ માં હોય એટલે યાર કે કુમાર કે જવા નો પોતાને લીટી ફેરવા જો એમાં જેને જેને ઇન્દ્રિયો જીતી ને વશ કર્યા હોય તેને વૈરાગ્ય વાળ ને ધર્મ વાળો જાણવો ધર્મ જીતી ને વૈરાગ્ય સ્વધર્મ વસ કર્યા હોય ઇન્દ્રિયો વશ કીધા હોય એટલે શું જીતી એટલે પોતે કીધું ને નિગહ કરીને પોતે એને કર્યા છે એટલે જ્યાં જાતી નથી એટલે એના કંટ્રોલ છે એટલે શું જીતવાનું જયારે કહેવાય તો રખડવા માંગતા હોય રાખે ત્યાં આપણે શું કહીએ એ મારા તમે દયા કરજો એટલે બધા બરાબર પોતાને કઈ નહીં કરવા ભગવાન ન હોય એમ કહી ને તોફાન ઇવડાય કરે છે એને વસ્તર નો કરે એટલે સમજ લડાઈ લઈ ને પછી એટલે શું તોફાન કરે અને નો તોફાન કરવા દઈએ તો ઈ જીતો કહેવાય હે જો આપડે આ બધા જઈએ આમાં કોઈ અભિમાન ધરતો હોય તો જો અમે આમ કહીએ અમે અમ નો હમ જઈ અમે આમ ન જઈ હીતા કેવાય લડાઈ થાય પછી જીતે તો જીતે બ્રહ્મચારી બ્રહ્મચારી બ્રહ્મચારી કેવાય જો અગ્રસ્ત વિભાગ છે આખો આયુષ નો સ્વાભાવિક નથી અવાજ ક્યાં છે પરણે એટલે ઈ જાણે કરિયો ઘટ જીતી જીત્યા નવાયો જીતવા નો તો જ એટલે એના રમકડા ને પેઠે વાપરવાનું છે હીક પડે ત એના નિયમો છે પણ એને આ સમજાવે છે કોણ સમજે છે કોણ મા બાપ એ સમજાવતા નથી કોણ સમજાવે એમ સરકાર તો એવી આવી અંતર લગ્ન કરો એટલે ભેટ આપે માપે કોઈ કઈ છોકરા ને એવીશ્રમ તો ગ્રહ ઘર સ્થળી જાય એ થી આગળ ન જાય આ તો પરિણામ પાછો રખડે અને ગ્રસ્તા આશ્રમ કહેવાય શ્રમ દેવાતો હશે એમાં મહારાજે આ નહી માં મૂક્યા ના બોલવું અડવું ના જોવું સાંભળું એ આશ્રમ મર્યાદા આવી ખરું મર્યાદા શા માટે સાંભળવું ના બોલવું એટલે ખીલો કહેવાય ત્યાં બાંધ્યા કહેવાય અને એ મર્યાદા જો ન હરાય તો એ હરા ઢોર છે ત્યાં જાય કઈ કહેવાય બોલ પણ જેના ઇન્દ્રિયો વશ ના થયા હોય તેને વૈરાગ્યવાન અને ના વાળો ના જાણવું અને ધર્મ વાળો હોય તો હવે જાણતા હોય મનમાં એમને કઈ પછી વાત આમાં હું કયું એને હું કઉ આ સ્થિતિ તો હજી નથી આવી જીતીને, જીતીને, મળે છે મને પેલા સાંભળવાનું મળ અમારે કાંઈ નહી અમારે કાંઈ નહી કાગળ આવે કેસ કર્યા નો બદલું અને વહેવા અને આવડા તમે સાંભળનારા સ્વામી ભાઈ આજ વાત કરતા તમારા બંધન જ નહીં કાબલ આવે એટલે છોડી એવા વિચારો કરવું કેસ તો હરિભક્તો આગ્રહ થી કર્યો હે પછી મુક્ત સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ ભગવાન નો ભક્ત હોય તેને ભગવાન ની ભક્તિ અતિશય મોટું વિઘ્ન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન ના ભક્ત ને એજ મોટું વિઘ્ન છે અને ભગવાન ના ભક્ત થકી જેને બેપરવાહી થઇ જવાય એજ એને અતિશય મોટું વિઘ્ન છે એટી વચના મતન એ રીતે ગઢડા અંત્ય પ્રકરણ નું આઠમું વચનામ્રતમ ખીચડી ખાતા હો અને ખીચડી મજાની ચડી ગઈ કઢી આનંદ આવે ને ખાતા ખાતા પણ ભૂખ લાગી હોય ને હારું હોય એટલે બઉ મજા આવે બરાબર એમાં વચંદા કાંકરો આવ્યો હોય તો જીભ કચરાઈ ગઈ હોય ભાઈ વાત બધી બરાબર છે પણ મન ધાર્યું ન થાય કા કરવા આવે એ ટાણે બધું કઈ ને બધા સગવડ નહીંચીન પાણી ભરી આવવાનું હોય એક ઘરમાં દાદુ કુટુંબ હોય એ લા ઘણી ઠેકાણે કજિયા સંભળાતા હોય એનું માપ આવે હવે ભરવું છે પાણી એ તો સાચી વાત છે બેડું ઉપાડવું છે ભરેલું માથા હવે આ હિંડો આ જ્ઞાન કેટલું છે કોલિયાની હિંડો ગોલિયાની હિંડોણી એને તો લઈ લીધી બાજવા જાય પછી હીધો નોખા કરે ઈ તો નોખા કરે પાછા સ્વભાવ કેવા છે અને જોડું હોત ન બધું મારું લઈ લીધું કોઈ ના પથ્થરમાં કોઈ ન ખાય વાસણ એટલા મર તકરાર હોય ગયી ફક્ત ભૂલાઈ ગયું હોય હા કાગળો નારાયણ એને શું કઈ ગોઠવણી કરી છે કેટલા ને બચાવી લીધા કજીયા માંથી બચાવી લીધા આતમને દ્વાર ઓરડા ની ઓછરી વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પુષ્પ હાર તથા ગજરા વિરાજમાન હતા समझ भाई, भाई सर्वे ने कही भगवान दरवाजो दरवाजा सर्व सत उसे टका कर नाखिये कोई रीते राजा, राजा, ना राजा, ना राजा सुधी भूगवा दिए नहीं हिम्मत सहित ढाल तरवार बांधी उभा रहे તેમ આ સર્વે સંત છે તે જાણ સાધુ ની જવાબદારી કેટલી છે જવાબદારી હોય ને જવાબદારી ન હોય અને ઉભું શું રહેવાનું જવાબદારી જવાબદારી ભગવાન ના ધામ નો દરવાજો એ આપણે કાયમ જાગતું રહેવું જોઈએ આ તો નોક પર એટલે આપ ફ્લાયર ઓલમાની બગરી જાય બને એવક આ ખંડો પર અને જાણ બનાને માને કે અક્ષર धाम કેમાં ભગવાન છે તેના દર્શન કરે છે રામ ભગવાન બે રામ હજી તરુનો જ્યાં બહુ બસ આ માહિત પદાર્થ તેને કોઈ જોરે કરી તો તેનો નાશ કરી નાખે છે પણ માન અપમાન આદિ અન આવે તેને કરીને પોતાના મુકામ થકી દગતા નથી ત્યારે કોઈક આશંકા કરે જે ત્યાંથી દગતા નથી क्रिया जे खान पाना करता थे। तो ते ते ना काठा उपर पग मुको सूरत राखे रखे गुवा पड़ी जाओ कू पानी શું કાય રસ્તામાં સુરત પાણી ભરાણું છે ખાલી ગળો છે એની સુરત બાજુ નો સ્વભાવ હોય તો ચડાવીને આવી હોય જોડવાની સુરત કરી છોકરું ઘોડિયામાં હોય મારું દાગશે તો રડશે એટલે ભાઈ માણસ એક કામ કરતા એટલે ઠેકાણે વૃત્તિ રાખે ભગવાન નું ભક્ત છે ભગવાન માં વૃત્તિ રાખતા આવે જે ભગવાન ને પામું એમાં વિધ ના આવવા નથી જયારે કોઈક આશંકા કરે જે નથી ત્યારે કરીને કહીએ છીએ જેમ પાણીયારી હોય તે કુવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કુવાના કાંઠા ઉપર પગ મુક્યો હોય તેની પણ સુરત રાખે છે જે રખે કુવામાં પડી જાવ કેટલે ઠેગાણે ડ્રાઈવ એમ ને ધ્યાન રાખવું જોઈએ ગાડી માં આમ બેઠા હોય આપડે અને ડ્રાઈવર છે એને પાછલા બિલ માં ડાબામાં જમણા માંડે તો ખબર પડી જાય તારા ખબર પડી જાય શું થાય ડ્રાઈવિંગ આપણે આ મશીન જેમ કોઈ પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડા ના પેગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે અને ઘોડા લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે दौड़ता है दगता शिवजी महाराजा मोटा स्थिति कही दी पी एम बोल તમારે સર્વે પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખી ભગવાન સાવધાની રાખવી અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ કરીને ઉભો હોય તો રાજા પાસે સોર ચકાર જઈ ફૂટે ત્યારે ચાકર ની ચાકરી ખોટી થઈ જાય તેમ હરિભક્ત ને પણ ભગવાન વિના બીજા પદાર્થ માટે પોતાની ભક્તિ ને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના જરનારિંદ ને પામવાની ઈચ્છે તેને દાનપણાર રૂપ જે ભગવાન ના દરવાજો સાવધાન થઈને રહેવુંદાર્થવા દેવા નહીં ના વચન કહા વચના વતન એવી રીતે પ્રકરણ નું નવમું